દાદા નું કામ કરવાનું જમાનો મારા વાઇફે કીધું છે જ્ઞાન લીધું થોડોક ડાળા દેખાય છે બરાબર એકાદ દાદા પાજો દુકાનદાર બીજું થઈ જીધું તમારો બીજી ગાઉ ના જળ બનાવી દે દાદા જળ બનાવી દે છોકરા ને दादा, इसे बदा आने एक को भारत दूर दूर आवहार उपयोगी नौकरी मेरवकेशन को बाकी आम आ दादा सारी वस्तु खराब करे हाँ टाकता बदसूरत बनाई देखे સાકડા માતા આવડે નહી એટલે મૂર્તિ ઘડવા બેસે ને સારી હોય એને બદસુરત બનાવી છે ખરાબ વિચાર આવતા જોયા કહેવાય બીજી વાત ત્યારે આવું થયું હતું પછી શું બોલ્યો હોય શું બોલ્યો પસાર થઈ જાય એને લાગે પડી જાય આ દુનિયા બધી વસ્તુ થઈ જાય પેલા દાદા ને જોઈ ને દાદા યાદ કરી તો ગમે તેવું હોય तो भौतिकूर आजकल मजबूत लड़े क्वांती रड़ो बध लड़ियों रड़ी पड़ो આપો ભગવાન આવું હોય એટલે જ્ઞાનીપુર જેને કશું જ જોઈતું મોટું જાત્રાનું સ્થળી માટે ખર્ચો કર્યો તો આવું ખાઈ જાય એવું ક્યાં કર્યું બરોબર છે આપડે ભલે એટલું કરવું હાથ દર્શન કરવાથી પુણે બંધાય અને આ મૂર્તિ નથી આ પ્રતિનિધિ છે માટે પુનઃ નું બંધિર પુન્ય મોક્ષ મોક્ષ થી પણ જાય આ મૂર્તિ નથી પ્રતિનિધિ છે મૂર્તિ તો મહાવીર ભગવાન ની કેવાય કારણ કે મહાવીર ભગવાન સિદ્ધ થયા એટલે આ રહી મૂર્તિ હાજર છે ત્યાં સુધી એ પ્રતિનિધિ અરે પછી રહી તો પછી મૂર્તિ એ મૂર્તિ ફળ છે તે આપે બીજું કઈ ફળ આપે નહી આ તો મૂર્તિ નહીં કેટલા કાળ સુધી ભગવાન છે તે પ્રતિનિધિ તરીકે આપે દેવતા આપણે જાણતા ના હોય અદ્વા આપે ના આપણ થી કરે ને ગરમ ફળ આપે માથે સારું થાય સારું ભાવના બધા ઇકળવાની બીજું શું કરવાનું નથી લેવું દેવું એ તો અંદર ઉમરકા પણ સારું બીજું કઈ આપવું લેવું તો દસ કરોડ રૂપિયા હોય ને તેનાથી એક લાખ અપાતા નથી અને અઢી લાખ નો તેર લાખ આપે આપણે હાથ બંધ છૂટે જ નહિ એટલે આપડે એનું એનું કઈ દબાણ હોય નહીં એને હાથ છૂટો હોય તો આપે ના આપે ના આપે શું બરોબર નહિ તો કઈ ઓછા જોડે લઈ જવાના પંજાબી લઈ જવા તું હોય તો બઉ બધું મળી ગયું નહી બધું મળી ગયું ને ત્રણ લોક નું રાજ મળ્યું ને એટલું જ ત્રણ લોક નું રાજ મળ્યું એવું દાદા આખું રાજ આપ હા જાતે જ આવું શંકર સંઘ કેવો પણ સાબર ગયા ચાર માણસ તો આયા બટાબા છે મને શંકવાનો ખારા વિચાર આવે આપણે લેવા દેવા ના રહ્યું એટલે સતત રહ્યો એ છે અને દ્રશ્ય છે તમે દ્રષ્ટા છો અને જ્ઞાતા છો જ્ઞાય છો એટલે તમારે મન જોડે મન જોડે એકાત્મતા હતી એ ભ્રાંતિ હતી એને ફેદા ફેદ કરવાથી આવું કોઈક અડચણ મુકાય તમે શું કરો છો સાંભળવાનું નહિ કોનું સાંભળવાનું કોનું સાંભળવાનું સાંભળવાનું કોઈ દાદા એ આજ્ઞા આપી દે સાંભળવા આપડે કેવી રીતે જીવતા હોઈએ છીએ અને જે વર્ગણ છે ભાવના સાચું લાગે પણ આજે પ્રકૃતિ ચાલે છે આપડા દાદાની આજ્ઞા મજ રહેવાની દાદાજી બે ભાગ છે એક ચિમનલાલ છે અને એક હું છું પણ એ ચિમનલાલ કોણ ચલાવે છે કેવી રીતે ચાલે છે મકાન છે તે બાળ દર્દરીત થવા મળે દર્દીત તે મકાન માલિક લેવા દેવા રાખે તો કે ના રાખે તો એની મારે સ્વભાવ રીત થયા કરવાનું ધીમે ધીમે ઈટો પડતી આત્માની જરૂર નથી આત્માની તો જરૂર નથી હું સમજુ છું આત્માની જરૂર નથી એ તો બધા સાયન્ટિફિકા થાય છે ઊભા થાય છે આત્મા કામ ના કરતો એટલા ઉભો થાય એ બધા ભેગા થતા એમ નથી લાગતું સ્વ કઈ રીતે હશે જમવા માટે ઉઠવાનું પણ આપણને એમ લાગે કે આપડે ઉઠ્યા જમવા ના એ તો પેલા નો છે ને એટલે આપણને એમ લાગે કે આપડે ખરેખર આપડે ઉઠ્યા નઈ એટલે આપડે જોવાયું તમે ના થો આત્મા એકાકાર થાય નઈ આવો જુદો પડ્યા પછી આત્મા એકાકાર ના થાય એતો આ જે પાછનો તે એકાકાર થાય એને થવા દેવાનું સાહેબ તે હાથમાં થર્મોમીટર છે ના ના થવું જોઈએ એવું કઈ થાય છે ના થતું હોય તો ગમડો ફરે છે કઈ શક્તિ થી ફરે છે ભમડો ફરતો હોય કઈ શક્તિ થી ફરજ અગવ જે પેચ આપેલા એનાથી આગર જે પેચ આપેલા એના અસર ના પણ એમ કે એ દોરી નાખતા પચ્ચી આયો કોઈ માણસ તો એને કઈ શક્તિથી ફરકો દેખાય પણ આത്ര સે શક્તિ થી એમને ફરકો ના કે આ ઓધી શક્તિ થી ભયા કરે છે હં આત્મા જુદો પડે અને પડે નઈ વેદ જ્ઞાન કોઈ જગ્યાએ હોય શકે નહી ભેદ જ્ઞાન એટલે આત્મા અને અનાત્મા અને બે ને લાઈન ઓફ ડિમાર કેસ નાખે કે નાખી તાર જુદો પડે નહી જુદો પડે નહી લાખ અવતાર જાય તો લાખ અવતાર જાય તો જે અમે જોઈ રહ્યા છે એમને અક્ષર જોવાનું ભલે હિન્દુસ્તાનના બધા જેટલા આચાર્ય બધા થયા એમાં કશું જોયેલું નથી એ લોકોએ શું બધું લૌકિક જ જોઈ રહ્યું છે અલૌકિક વસ્તુ નહી જોઈ રહી એટલે રિયલેટિવ રિયલ ની વસ્તુ નહીં रियल right? जुदा रही ने आपनी पर एक थे थे। अपने तो करने एक थी जाए थे, ये जी जाने आत्मा से आत्मा धर्म मीठा सामान થર્મોટર તાવને દેખાડે તાવ એને આવે નહીટર એ ગરમી દેખાડે કે પછી મને આવી તો શું પોતે થર્મોમીટર થયો છે એટલે થર્મોમીટર ને આવે નહિ એવું માની ને બધું આપડે સમજવાની જરૂર નથી બી થર્મોપીટર જેવો લાગે છે એક વાર ન્યાય એટલે ન્યાય વ્યવહાર મળે છે જયારે કાળો બધા કરતા હતા દુકાન હારી ચાલતી પ્રમાણિકપણે દુકાન હલકી આપડો છોકરો આપડે કેવું કે ખરેખર છોકરા છે મહાન છોકરા નો પ્રેમ હોય તો છોકરો સત્ય જ બોલે છે આપડે નગ્ન સત્ય ના બોલું સત્ય ના કપડા પહેરાવું શું કત્ય સત્ય ને કપડા બપડા સાડી વાડી પહેરાવી પછી કરે વાત ને સમજવાની બીજું છે જ ને કઈ નથી બેવાના છે આપડે ના પણ એમાં મિત્રાચારી દાદાજી કેવી રીતે થઈ શકે હે મિત્રાચારી કેવી રીતે થઈ શકે મિત્રાચારી એટલે આપણે નક્કી કર્યું છે કે મન બુદ્ધિ ને કોઈ નું માનવાનું તો છે જ નહીં આપડે એ તો તમે નક્કી કર્યું બીજા લોકો દરેક લોકો હરખું નક્કી રાખ્યું બીજા બધા નથી પૂરી પૂરી પણ એ જ વાત આપણે જોવાની જ રે બીજું શું કરવાનું શું કરી શકીએ જે ગ્રાયક સભા નું છે બીજું કરીએ કરીશું બઉ મોટી હરતી હોય દાદા હડે નહી અને તે થર્મોમીટર જેવું છે દાંત દુખે છે વધ્યો ઘટ્યો બધું જ જાણે માથું ચડ્યું છે આપડે કઈ ગયા હવે કેમથી ઉતર્યું આવે જડ્યું ઉતર્યું જે જાણે છે એવો ધર્મીટર છે એ દેખાડે શું તાવ કેટલો તાવ છે એટલે બધું દેખાડે અને જ્ઞાનીઓ શબ્દ થી આપના જવાની શબ્દમાં રહેતા હતા તો એ પણ જોડે હંકાર હતો ને કેવડું મોટું પદ આ ભગવાન પદ આપ્યું મેં તમને ભગવાન પદ આપેલું છે ગણિત જ્ઞાનીઓને શબ્દ થી લાગે કે આવો આવો આત્મા છે શબ્દ આ તો તમને અનુભવશીલ પણ શાંતિ પૂર્વ રેદાર શાંતિ નથી જોઈ કે છે અને તમે પરમાનંદો તોય પણ ધન્ય દિવસ ભર્યા નહીં બોલ્યા ધન્ય હોય ક્યાંથી આ પદ ધન્ય પદ છે બન્યું નથી એવી પદ માણસ ચિંતા રહી શકે નઈ કોઈ ભગવાન શિવાય ભગવાન શિવાય બીજા બધા મંગળદાસ ને પણ અમે સ્વીકારવા તૈયાર નથી ને કે તમે એવો આપ્યો છે એવું અમે સ્વીકારવા તૈયાર નથી એટલે બરાબર નથી હજુ એ કચાચ નડે છે ને એ કચાશે એટલે છૂટો પડ્યો એટલે કયું ગજાય અજાય પદ આવું આંભવા માં આવ્યું એ પદ પ્રાપ્ત થયું શાસ્ત્રો લખ્યું છતાં પૂરેપૂરું કરી લેવા માટે તમારે મને વારે ઘડીએ મળવું જોઈએ ખાનગી માં પાંચ કલાક અડધો મને આમ વાર્તે છે મારી ક્યાં ક્યાં ભૂલ રહી તો પૂછી લેવું આ વિજ્ઞાન છે ને એટલે પુસ્તકોમાં લખેલું નથી આ આપવામાં આવે પ્રકૃતિ જુદી જુદી જુદી ગયો એનું શું કારણ ન આપડે મૂર્તિ હોય વાળ કપાતા હોય વાળ નું આમ કર્યું તો આ બાજુ દેખાય એવું આ કર્મ ખસે પોતે જ્ઞાતા થતા છે પોતે તો ખસતો નથી પોતે ખસતો નથી બાર ચક્કર ફર્યા કરે હરિભેસા પણ આ કર્મ કર્મ ના અંતરાય આવતા હશે ને કર્મ ના અંતરાય આવતા હશે ને કંચનભાઈ પૂછે છે તમે કોઈ દાડ અહિયાં આવતા ના ભાઈ અને કોઈ દાદા બંધ તમે આવ્યા આવો નહીં ને આવ્યા તરા ટેકવાનું પડે જમવા બેઠા હોય અને કોઈ બોલાય નહીં તૈયાર હોય છતાં એના એ જયારે જ્ઞાન મળે અને આજ્ઞા મળે તો અંતરાય તૂટતા જાય પછી જે માગે મળે વિચારી બધું ગયું કચરો નીકળી ગયો ટાંકીમાં છેલ્લો કાળો રહે સારો એ પ્રતી આવી કઈ રીતે હસમુખભાઈ છું નામ પાડ્યું હસમુખભાઈ ત્યાં દેહ નું નામ દે એને ઓળખવા માટે નામ પાડ્યું દીકરી ત્યાં તો જાણું છે ઓળખવા માટે નામ પાડી છે અને હું જુદો છું એ તારી પ્રતિથી ઉડી જાય નાખો? બી જુદે બે ચારા પ્રશ્ન છે તારીખ સતરણ ચોરાશી જૈન હોલ પાલડી અમદાવાદ સાંજે સમજણ થાય પણ અમૃતલાલ હજુ રહ્યા છે હજી અંદર રહ્યા કરે છે એવા પ્રસંગો નથી બન્યા આખા જગત ને સાધુ ધંધો શિષ્યો ઉગાઈ માં કે અગ્યામાં જીવને રે જીવ દેવનો બહેન એ બધાએ પણ આ જીવમાંથી જીવ થવું દુષ્કર છે ને જીવમાંથી જીવ થવાની તસત મુશ્કેલી છે જીવમાંથી જીવ થવું એ જ મુશ્કેલ છે કે એટલે જીવન શીની ડેફિનેશન શું જીવ દે આ બધું લાગે બહુ આપ પર એવું કેવાય છે પણ મને અનુભવ નથી તમારો માય છે બધું માય માય અત્યારે તો ચાલે છે અત્યારે બધું માય મા જ ચાલે છે મારા પણ હતો આ કાળમાં થયો છે તો લાભ થાય થઈ જશે નકમાં નહી કાપી દુઃખ થાય એ નકમાં ખરો અને આ માથા વાગમાં લૌકિક માન્યતા ખોટી છે આત્મા ને કેવી રીતે ઓળખાય ના કાઢે એવી તો જેટલા કલ્યાણ થાય એટલે શંકર જેને ભેદ પાડવા હોય છે જુદી જુદી કરી ઝઘડા કરીને ધર્મ ભાઈ ના ખાદુસ્તાન માંથી બધા દેશો એ ધર્મ ને ગયો ઝઘડા કરે મોટા <tip> મોટા એટલા માટે ધાર્મિકતા અપનાવાનું મન થાય છે આસુ છું માટે ધાર્મિકતા અપનાવવાનું મન થાય છે એમ કે છે તારે તમારે તમે તો આવો ને ગીતા વાંચે છે મહા ગીતા વાંચે છે અષ્ટાવક્ર મહાગીતા કૃષ્ણ ની ગીતા વાંચે છે આવતી નથી <tip> <tip> <tip> તમારે થવાનું છે આપના ચોકડ નો વાંચ્યું છે તમારે ચંદિત કાપો સાક્ષી થવાનું આપના પુસ્તક માં વાંચ્યું છે આપે સાક્ષી થવાનું આપડે કોઈ પણ કામ માં સાક્ષી થવાનું છે જ્ઞાન લીધેલું છે એ માયા ખેલી છે એના માટે કહ્યું છે સાક્ષી નહિ જ્ઞાતા થવાનું છે સાક્ષી થવું હોય તમે જ્ઞાન ના હોય તો થઈ શકો પણ અહીં જે સાક્ષી બધા અહંકાર હોય તો બીજું હોય ને જેના પ્રકૃતિ માં હોય ત્યારે બીજા પ્રકૃતિ ના હોય તો બે શકે ને કંટાળો કંટાળો આવે છે ચિંતા ચિંતા બધા થાય છે આપણું કયું શું આવ્યું છે કારણ કે ઓળખતા જ નહીં એ ઓળખાણું ઓળખતા સહજ એટલે શું તે ઓળખી શકે તે સહજ હોય ને ના ઓળખી શકે તે સહજ હોય ના શકે તે चिंता समझते चिंता वस्तु सहज तो कहवाज ने चिंता चिंता नहीं थी નથી થતી એ વ્યક્તિની પાસે ચિંતા નો નિયમ એવો છે કે ધર્મ કરતા ચિંતા વારો ચિંતા એ ના કે આપણે જગત માં પ્લાનિંગ કરીએ કોઈ કામ કરવાનું ચિંતા તો કરવી પડે કામ નું કરું એમ કે છે કે કામ નું આયોજન કરું તો પછી એની ચિંતા તો હોય એટલી જ સ્વાભાવિક હોય અને એવું જાય કરતા ભક્તા પણ એ તો બઉ વહેલી વાત જ થાય આ સરકાર હું કરું છું માંગ કેવી જ પોતે કરતા દેખાય છે એને પોતે ઘેરી કાપી પોતે મેં ઘેરી લીધી કાપી ચાટી કેટલું નહિ કરતો કે